નિરીક્ષણ હોળી વાકલી જોઈએ તેને દાદા કરી કેમ દાદા હોળી મોટી હોય તો દાદી એવી રીતે તમે જુઓ તમારી ફરજ જ દુવાની બીજું કઈ થયા કારણ પછી વિચાર રહ્યો નથી તમારો વિચાર હોય ને પરમાનંદ જેવા વિચાર તમારે જોયા કરવાનું શું વિચાર આવે છે ખરાબ વિચારા વિચાર કરી રહી છે અને બઉ ડિપ્રેશન માં આયા હોય કોઈ વખત ગોળાંગ આપણે આખો કબાટ હોય છે ને આખો કાચ હોય છે ને ત્યાં ગોરાક ને કઈ હાડો ત્યાં આગળ અને પછી આપડે આમ જોઈ ગોરાંગ દેખાય ના દેખાય એટલે આપડે અમેર દવાય છે ગભરાય નહીં ગઈ શું કરવું એની હાથે ડિપ્રેશન પણ તમે આશ્રુ જ કરો ને અમે સહારો મળતો નથી હવે બાપ સહારો લેવા જાય બાપ ની પૈસા બહુ હોય અને આપડે કઈ બે લાખ મારે જો લાખ ની ખોટ ગી છે અને બે લાખ જોવે છે બાપ ની પાસે બહુ હોય લોતા હોય બઉ પૈસા હોય તો આપડે કહીએ બાપ છે હું જાણતો તારે આપડે બાપ એ ના જઈએ સારું છે શું કે આપડે જાણે કે ખબર રોક છે ખબર રોક દુનિયા મરે નઈ હું તરસ બોલ ને પછી વાઈફ ખબર ઠોકવા માટે ઈચ્છા રાખીએ કે વાઇફ ખબરઠોકશે કઈ વાઇફ ને જો આપડે કહીએ ની કે મારે તો ખોટ ગય છે અને ઓછું નભાવજો અને જરા તારું બોલું છે મારે વેચવું પડશે તમારે વેચતા જ ક્યાં હતા પેલાથી મેં લીધે તું આ બધા માં આ ઉપાધિ પડવાની જરૂર વિજ્ઞાન છે આખા અનંતવતા ની ખોટ વાળવાની છે શું વાળવાની છે ખોટ કેટલા કારોટ વાળવાની છે માટે આ સમજી લેજો પછી હવે વ્યવસ્થિત શક્તિ ને દાખલા આપવું વ્યવસ્થિત દાખલો થાય તો સારું પડે કાચનો પ્યાલો હોય આ પ્યાલો કાચ હોય તો હું આમ એ અરે સ્લીપ થયો એટલે મેં પ્રયત્ન કરવા મામ આમ થયું પ્રયત્ન છતાં પડી ગયો લાગી ગયો મેં પ્રયત્ન પૂરો કર્યો છતાં પડી ગયો ભાગી ગયો કોને ભાગ્યો મારી છે એમની પણ એમની એમને જે દેખાય છે બીજું બોલાવ્યું છે અરે આ પ્યાલો કોણ ભાગે છે ના ભાગી આ દુનિયા આ છોકરું છે ને એમ આવડા છોકરા ને હું શું કરું ચાર નો પ્યારો પી અને એમને આપું લે નાખ્યા ખભા ચઢાવે હું કઉ બાર નાખ્યા તો ના કોઈ જીવ ના નાખે નવા બુટ હોય ને ત્યાં સુરાંત નાખી દો મેળું હાલ નોકર નોકર પછી હવે શક્તિ તોડફોડ કરે કેમ તોડફાડ કરે છે એમ કારણ હોવું ને આપડા લોકો ને તો એક ડાપી આવ એટલે લેવાથી શું કે છે આ બધા કારખાના વાળા નું શું થાય બિચારા નું પ્યારા ના કારખાના વાળું ખોડ વાળા શું થાય વેપારી ચલાવવાનું કે કે છે સપ્લાય કરશે તમે વધારે ખરો હા આપડે મંદિર માં ગયા અને જોડો બહાર ન તો લઈ ગયા એટલે જાણું કારણ વ્યવસ્થિત વ્યવસ્થિત લેવડાવી બે હિસાબો દાખલો કેમ તું હોય ગયું છું બેંક માં રૂપિયા લેવા ગયા આપડે આપડે શું કર્યું રસ્તામાં આવતા હોઈએ તાર્યું તમારે ગોળંગને કહી દેવાનું લસ્તો ખરાબ છે આપડે શું કેવાનું વ્યવસ્થિત છે શું કેવાનું વ્યવસ્થિત કાપ્યું એ નથી કાપ્યું એ તો નિમિત છે એ તો નિમિત છે શું आपे आज पकड़े व्यवस्थित ना गुना पकड़ा तो पकड़ाई आगे समझ व्यवस्थित करो ज्ञान ना हो तो बेहद जाए ककड़ाट पाको ना करे करे ना करें हा ककड़ाट करे शू ब लोग भेगा हजार ग અરે ભાઈ જવા આપડે તોડી ખાય છે અજ્ઞાની એક તો બે હાજર લમણે લખેલા ગયા અને પછી આ આવતો ભાવ બગાડે ચીપકા કકડાટ કરીને કકડાટ કે આવતો ભાવ બગાડે અને પછી કકડાટ કે કોણ ઉઠ્યું કોણ મળ્યું મેં અરે મસ્ત માણસ થવું છે મા આપણા ઘર માં ત્યાં ભગવાન રહેવા છે ક્લેશ થવો જ ના ક્લેશ કેમ થાય હવે જ્યાં ક્લેશ છે ભગવાન કેમ ખાય એક દાડો પણ ક્લેશ ના થયો છે મસ્તી થાય પણ ક્લેશ નહિ સંસારી ક્રિયા બંધ થઈ છે ત્યાં મસ્તી બંધ થઈ જશે પછી હવે આગળ ગયા ત્યાં આગળ પેલા લોકોને શું કેવાનું આપડે લોકો શું થયું ગોરા શું થયું ક્યાંક બધું આ કજું કપાયું છે આ કજો બસો હતા આ કદાચ કશું હતું નઈ તાર આપડે એક ખોટ કહીએ આપડે એક ખોટ કહીએ લમણે કેરી એકલી બે કોઈ રીતના કહીએ એટલે પછી આગળ જતા પોલીસ વાળા ઘેટાઇ ત્યાં વ્યવહાર કરવો પડે તો વ્યવહાર માં પોલીસ વાળાને કહીએ ભાઈ આ કજું કપાયું છે બે હજાર કેસ નોંધી લેજો ધ્યાન અંદાઇ ને પછી ઘેર જતા હતા રાતના અઢાર કાચી માં શું બોલ્યું તમે તો વ્યવસ્થિત કે છો પણ બાઈ એટલે આપડે મને ઠંડક થઈ ગઈ છે પણ એવાનો કઈ ઉપાય એટલે એનો ઉપાય શું કરવાનો બનાવે અને પછી આ ગોરાંગ ભાઈ ને જમાડી અને છૂટે ભલે રાત હા તો જતા પથારી પડતા પછી હવા પોલીસ વાળા પેલો પકડી ગયો છે વધ્યું છે ના આખી રાત રમી રમ્યો તારે દારૂ પી ગયો કે ભાઈ વધ્યું મને કે વધ્યું આપડે વધેલા છે કોમ ને પંદર પોલીસ ચા પાણી છે આ ખાતર પડી તિલ ના કરવું પડે આ બધા હાડે રહે ની પેલો પેલા ની પાસે મારી સુકીને આઠ લીધા છે હા એનું ચિકાર ના મળે શું ખાય બિચારો એટલે ધંધો આપડે એને કઈ ચોરી કર્યો હતો મારા બાપ દાદા કરતાની પીડતી એને એનો ધંધો છે એમાં એને કહીએ ના રાખે એટલે આપણે એને પછી આઠસો લઈ જઈ ઘરમાં લઈ જઈ અને એમાં બે હજાર બેંક ખાતે જમા કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત વ્યવસ્થિત ના પછી મહિલા બે મહિના પાછા પાંચ થઈને આવશે આપડે વ્યવસ્થિત ખાતે જમા કરવાના સમજ હા તમને સમજાવ્યું છે નહીં તો કસાર કે બે ઘોષ કરશો ને આપું છું લણા દ્વારાુણાંગ તો એ પછી સોણા મારી જાય ને એ તો બઉ ચીકણા પણ બીજા બધા ઋણા બધા કેમ છો કેમ થાય બધા વાત કરે કરે બધા આપડે એ ઋણાન બંધ છે વગર તો ભેગો ના થાય તને ખબર પડી ને ભાઈ દિલીપ કોઈ ભેગું થાય આ બધા મોટા ઋણ પાડો હોય મિત્ર હોય તે અને ઘરના પડે ઋણા નો ત્યાં સુધી છુટકારો થાય ખરો ચોપડા માંથી ચોપડે આ રોણા આવે ને છુટકારો થાય હવે આખી દુનિયા જોડે ઋણાનુબંધ નથી ને હવે આ બધી રસી જોઈ નથી ને પાંચ પચીસ હજાર પચીસ ત્રીસ હજાર એટલા હારો કેટલા લોકો જોડે આપડે રખડવું પડે આ મનુષ્ય જોડે આવવું પડે છે તે આપણું ખાતું ચોપસ થઈ જાય તો આપડો નિગડો આઈ જાય ને કારણ કે આપડે દેશ માં જન્મ્યા ની તો આપડા ખાતા ચોખા કરવાની જરૂર છે બીજી કોઈ કરવાની જરૂર ખાતા ચોખા માટે ખાતા નું શું નામ આપશો હું તમને નામ આપું છું એક તો આ તમારે પાડોજી એને એ તમારું ધુણન બંધ છે શું છે ફાઇલ નંબર વન બીજા દુકાનદારો વાળો હોય તેનો પચામા આવે એટલે આ બધી ફાઈલો આ ફાઇલો નિકાલ કરવો એટલી આજ્ઞા છે શું છે સમભાવે નિકાલ કરવો આ એક જ લાગે અને આ ફાઈલો સમજી હમ ખુશમાં આવે આપણે ખુશમાં આપડે ચીડાતો હોય તેની જો સંભાવ અને ખુશમાં આવે એ સંભવ કઈ સંભવ નિકાલ કરી આપડે હવે વધારો નથી હિસાબ કયો શબ્દ બોલશે નિકાલ કરવો છે સમજો ટુ હું છે હવે ડખા ડખ ના કરી ચાલે એનો ફરી પાસે હિસાબ બંધા એટલે ફાયર નો સંભાવ નિકાલ કરવો એટલે આ ભાઈ પહેલું લીધેલું છે ને તો મને કઈ ખ્યાલ હોય તે વાતચીત કરજો તસો બેસી ને ફરી જયારે ભૂર્શી નો દિવસ છું કઈ સમજાય તો એક માયા રોગે ગયા તો આમ તમને સમજે નહીં પડે જયારે ત્યારે તમારા પરિચય માં બેઝિક આપ્યું છે ડિટેલ તો બહુ લો હોય પણ આ બેઝિક થી તમારું કામ ચાલુ થઈ જશે શું કહ્યું પાકો નાશ થઈ ગયા એટલે આત્મા તમારે હવા માંથી આખો દરો યાદ રહ્યા કર્યું તમારું સ્વરૂપ નિરંતર તમારે ઘરમાં કેવું કે મારે ઓફિસ માં જવું છે ફાઇલ નંબર ટુ ને કેવું કે તમે જમવાનું વેલું મૂકી દો પાંચ મિનિટ માં આવો તો આપડે જઈએ ત્યારે પોતે કરી ઊંધી થઈ જાય કોને કરી ઊંધી આપડું કયું જ્ઞાન વ્યવસ્થિત વ્યવસ્થિત ઊંધી કરી શું કયું એટલે આપડે લાઈફ ને શું કે ફાઈલ નવર ટુ ને શું કેવાનું ગયા નથી દાદા નું સારું કેજો સારું નાણા એટલે પછી આપડે શું કેવાનું હા ફાઇલ નવર ટુ જો ડબ્બા નિકાલ તો પડે ને આપડે કે બાકરી તૈયાર થાય ને જથાણ કરો બગી કરવા માણસ વેર કરો ને હોય તમે છોડે નઈ મારું જે થવાનું થઈ પણ તરત આગે પાછું પૈસા મા કઈ છોડી જઈએ શું કરે આપી દાખલો દાખલો આપો આ દાખલો હમઝર પડી ગયો તમને જો પેલો સંભાળ નિકાલ કર્યો અને ઘી કરી ડરી ગઈ તે વ્યવસ્થિત એ કર્યું ગયો તમને અને વાઇફ ને ધીરે ધીરે જોવા દાખલો બેઠા છો અરે આ જુદાત્મા ધ્યાન કરો છો ને અને પછી જુદાત્મા ધ્યાન કરવું પડે અવાજ આવ્યો તમને છે આપડા જ્ઞાનતી કોને કેતા જ્ઞાન પેલા તો આપડે એમ કે કોઈ બાયણું ઠોક્યા છે પણ હવે આપણું જ્ઞાન વાપરું છે એટલે બાયણું ઉગાડીએ ત્યાં આપણે લાગે ફાઈલ નંબર ફિફ્ટી પચાસ નંબર ની જોડે સ્ટોર વાળો હોય સુરેમાન સ્ટોર વાળો એટલે સુરેમાન તું તારે દિવસે પાછું રોજ જમાન છે કે આપણે નિકાલ કરવાનો છે ને આપડે અને પછી પચાસ કોણ હોય ના માને હોય ના માને જ મનુષ્યો પ્રેમથી બંધાયેલા અત્યારે વ્યાય થી બંધાય પ્રેમ રહ્યો તમને સમજાય છે તે પાછો આપડામા સાહેબ પૈ પણ કોઈ નહીં કે સાહેબ કે શું મને ઓળખતો નથી સાહેબ આપતો કોંગ્રેસ ના મોટા મોટા આખા મુંબઈ શહેરના મોટા મોટા માણસો પણ મારે ભાવ વધી ગયા શું થાય એટલે સાહેબ કેવું ઉઠાવ છું એમ કઈ ફેંક્યા નહી પણ શરીર ગણી નઈ ગણી ગુકી છે આમ જવાબ મળ્યો સાહેબ કે પૂરા પૈસા આપે અને વેર ક્યાં વધારે પૈસા પૂરા વેર વધારવાનું હતું એટલે કઈ આગળ થઈ પૂરી હવે પાંચમી આગળ આપું છું કઈ જ નહીં નામનું છે ગોરાંગ નામ નું સુધાર્થ નામ નું ખાતું કાઢ્યું નથી બેંક માં છોકરો નામ નામ આપડા એનો રિવાજ કેવો છે આપણા દેશ નો નામ આપ્યું એટલે જપ્તી માં કુદરત ની બંગલા મોઢરો બધું જે કર્યું ને આ શું રહ્યું કે આસમાન કર્યું હતું જોડે આવ્યા જ કે આપણે અનામી અને અનામી નીકળે શું થયું પછી એટલે હવે નામ પર નું બધું જતી આપણે શુદ્ધાત્મા નામ પર હવે શું કરવાનું શુદ્ધાત્મા નો ચોપડો હવે ખોલવાનો શુદ્ધાત્મા નો ચોપડો આપડે રાખવાનું પેલો ચોપડો હવે સાબેતા ના જાય ચોપડા ચોપડા માં શું જમે કરવાનું કઈક જેટલી આજ્ઞા તમે પાળશો ને એટલી મેં જમે થશે શું કહ્યું જેટલી તમે આજ્ઞા પાડશો એટલી જમે અને આજ્ઞા હવાથી પાડી શકાય તમે કોઈ બીજી વસ્તુ ની જરૂર નથી તમારે જરાજ્ઞા પાછો જમ્યા થશે બીજું તમે કઈ સત્સંગ કરશો તમે કાલે અવાર માં આવશો દર્શન કરશો એ બધું બહુ જમે થશે કાલે મારી હાજરી માં પાર ગણું જમે થઈ જાય સમજવાય ને તો કાલે તમારે જેટલો લાભ લેવાય એટલો લ્યો તમને આપે અને કઈ ગયું વાંચો ની તો એ આપતા વાણી તમારું ગમે થાય તો આ શું છે તે આપડે બધા પુસ્તકો બધા ફ્રી વસવા બધા જાતના મારે દાદા ની ફ્રેશને વાંટવાની મળે દર મહિને ફ્રેશ વાણી એમાં આવે માસિક તમને વાંટવાની મળે એટલે માસિક એકલું તમને જરૂર હોય બાંધી દેજો અને બીજું બધું પુસ્તકો તો અહીં તો કાગળ લખીને મોકલો ને મોકલી આપશે કોઈ આપવું જતું હોય તો અહીં જે અહિયાં આપશે હવે આજ્ઞા જો પાડે અમારી આજ્ઞા તો એને કહીએ છીએ કે આજ્ઞા રાત સિત્તેર ટકા તો અમે કહીએ છીએ કે જો એક ચિંતા થાય તો અમારી ઉપર બે લાખ ડોલર નો દાવો મળશે જ્ઞાનીઓની ચિંતા ક્રમિક માર્ગ ના જ્ઞાનીઓની ચિંતા છે એ વાત તમે ચિંતા હા કયું વિજ્ઞાન છે માટે લાભ પૂરેપૂરો ખરાબ છે શું ક અને છોકરો ને દાયણા થતા હશે જેમ જેમ સિદ્ધાર્થમાં જુઓ ને તેમ છોકરા દયા થાય અને રાતે થશે હા દાદા નથી જય જયકાર બોલાવો છોકરો બોલવા નથી ખરે કરો પછી કરીએ છોડજે રંગ લગાડીએ ને જોવાનારે તમે ખરેખર શુદ્ધાત્મા છો કે ખરેખર ગોળાંગ છો એ કો પેલા સૂર્યકાંત બિચારો ખરેખર હું એજ છું ખરેખર હું એજ છું એગોઇજમ હતું શું આજ ઇગોઈજમ ગણ થયું શું ખરેખર ગુજરાત માં થયે ને આ ડ્રામેટિક રહ્યું હવે શું રહ્યું મમતા માણસ કામ કરી શકે નહિ તર ને જતું રહ્યું કર્મ વધનારું જતું રહ્યું સજીવ સજીવ જે કર્મ બધતું હતું ને તે જતું રહ્યું અને નિર્ધિ એટલે ડિસ્ચાર્જ હતા તમારે આખી કામ આપી થાય એ વેક્યુમ માં શું થયું પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મારે આવી રસોઈ તો નિરાંત નિકાલ કરવો સંભવ શું કરે દ્રાંગ મીઠું છે તે રેતા માં આવ્યું હોય વધારે પડ્યું હોય તો પેલો એ પહેલી એ વાત કરે આ રેતું બધું ખરાબ કર્યું હોય પૂરો રેતા બાજુ બાજુ ખાઈ લે પણ આઝાદી નું માકો નહી હવે એવું નઈ થાય છે આ સારું આવે છે બાજુ એ મૂકી દેવાનું કે બધું ખાઈ દેવાનું અને પછી કે આમ રસમી મજા મજા આવી ને આય એવું કેવા એમ કા હા અહી ગુરુ ગુરુપદ નથી આ તો મોક્ષ પદ છે શું છે માણસ હતી આ વ્યવહાર માં હું લઘુત્તમ છું શું છું આ વ્યવહારમાં વ્યવહારમાં હું લઘુત્તમ છું અને નીચે માં શું મોટો એવાનું પૂછે ને તો હું કહે હું તો લઘુત્તમ છું છું કારણ કે આખા જગત ને શિષ્ય ગુરુ તરીકે શિકાર કરું છું તો આખા જગત નું શિષ્ય શું કહી શું અને તમારા જેવું હોય ને તે તમારે એમ જોઈ દર્શન કરવા એ બધું કરવું પણ નીચે ના થાય આત્મા પ્રાપ્ત કરો એને કર્યો નથી આપતો એટલે એટલો વિવેક હાથે પડે ને આપડે નહીં આત્મા પ્રાપ્ત આત્મા થઈ ગયા વધે ઘટ નથી એટલે વ્યવહાર એ બધી કરે એમ જો ડોલર આપતા હોય તો આપજો જુઓ એવું કહેજો નહીં તમારે એના ફોટા હોય નાખી ના દેસુ કારણ કે નાખી ના દેવા જગ્યા રાખવી કારણ કે આ રિયલિટી છે એનું પેલું રિલેટી છે શું છે રાખવી પછી આપડે ધાણી કરીએ ને એ કપડું પાડી દેવું તમે સ્વીકારી લેજો સવાર માં કાલે જેટલો વધારે મને પણ તમારું આ તો બહુ સારું પછી પંદર મહિના કઈ જઈને એટલે હું તો તમે કહું છું બસો કલાક મારી પાસે પાંચ હવે તો વાળ આવે થઈને બધો તમે જો કાયમી આપડે વૈષ્ણવ ના રહ્યા શિવ ના રહ્યા જૈલ કારણ કે મુસલમાન માં શુદ્ધાત્મા દેખાય કે ના દેખાય એમ એટલે આપડે આત્મા ધર્મી થયા શું થયું આટ નો ધર્મ એ સ્વધર્મ છે સ્વધર્મ અને મંત્રો છે તે અર્ચન ના આવે એટલા માટે ગોળા અર્ચન ના આવે એટલા માટે બોલવાની ક્યાંજ હોય હવે રાતે મારો આપડો મોટો દીકરો છે તે દુકાન ચલાવશે જોબ કરશે અને હું તો અમારા આત્મા કલ્યાણ કરું તારી વાઈફ કે તમે પણ કરો ને પછી મને બોલાવજો પણ એ રીતે પેહલો વ્યવહાર હતો આપડો અત્યારે તો આવું ચાલે એવું નથી પ્રાપ્ત થાય આપણને હવે આ બધું જાણે મારી જોડે પડી છે કોઈ પરિણામ છે ભગવાન કઈ પડી રહેજો કયા એના માટે તો કોઈ પરિણામ છે આજે હું કહું તો આ જે મુખ્ય કરવાનું આવશ્યક કરવાનું અવશ્ય કરવા જઈ તેનું શું થાય એના માટે કઈ પણ બીજું થોડું ઘણું આપું નહીટ્યુટ એ તમે કરજો આજે રાતે નવ દસ કોન સાંભળે એવું બીજા લોકો હરકત ના થાય એવી રીતે બોલતા બોલતા ઊંઘી જજો શું કહ્યું ની હવે તમે કેટલી મિનિટ માં ઊંઘી 5-5-3-5-5-5-5-5-2-2-5-5-6-10-10-10-10-10-10, કરવાની શું થયું પછી આજ બુદ્ધિ ને બુદ્ધિ સાથે ડખો કરાવી છે બુદ્ધિને કહે કે કાલ બપોરે શું આવજે મને આટલો દાડો આ દાદા નું લેવા દે એક જ દાડો કાલે આવશે તો વાંધો નહીં એક દાડો સ્થિર થવા દે છે એટલે બુદ્ધિને એમ કહેજો કાલ બપોર જમવા આવજે તો હૃદય લઈ લે લે છે બિચારી બુદ્ધિ ડકો નહીં કરે પછી એને કહેવાય કાલ બપોર જમવા આવજે કેજો બધા હા કે બોલજો મારે બોલવામાં જાય નહીં આપડે બોલશો એટલે મને સતર્ક કરશે પ્રોબ્લેમ હે બપોર આવતી બધું ભેગું થાય સંજોગો કામ થાય સંજોગ હાર થાય નીવડી તો મારી મુકવા દીધી ને નાખે ત્યારે પણ આપડે તો સમય કેતો આ ધોળે રહ્યો તેનો કઈ ફાયદો થયો આપડા મન ને ના કેળવીએ તો પછી દુખ જ થાય ને આપણને એટલે મન ને પડે ને આપડા આપડા મન ને પછી તો કેળવવું જ પડે ને કેળવું પડે રેવું પડે પણ બાર થઈને રહેવાનું એટલે સંસાર આ રીતે ચાલે એવું જોયે જો તમારે સરસ ચાર આપડા હાથમાં સત્તા નહિ ઉકળી જાય જો પાપ ને ધોઈ નાખીએ બધા પાપને નાખીને છે આ વસ્તુ શું એ જે છે ને એ તો આપડે અહીંયા આગળ ચલો ટેમ્પરરી એડજસ્ટમેન્ટ અહીંયા ધાડો કાઢવા માટે કદાચ એટલે હારું કાયમ માટે ના હોય આ કાયમ નું છે ના લીધા બાદ રાત્રે ઘરે આવી ઘણો આનંદ આવ્યો તમે અમારા અંધારા દિવસ માં દીવો કર્યો તે દિવાલ જો હંમેશા અમારા એવી આટલું તારું માગવાની જરૂર સુવાની તૈયારી આટલું ચહેરો ચહેરો દેખ્યો છે એના દર્શન થાય નાની કુશ તો એ તારી ત્યારે અનુભવી કાંક ની વચ્ચે કપાળ ઉપર નહિ પ્રકાશ એ તો બધા બઉ દેખાય ગયા મને બ્લુ બ્લુ દેખાય એ હવે જરૂર નહિ આવે એને નકમ હ લીકેજ થયા ઘરે વ્યક્તિઓ બધી શું થાય અત્યારે એક લાગે ઘાસ સારું થયું લીકેજ થયા કરે શું કરે